ની કથા રાડા પ્રેસકો એને એવો ની એર્કો તાને જૂઠ કરાવે એક વારી એ સામોતે જુવાનો શું એટલે પોતાના દીકરા ના માને ખેતો ગયો કે હોટ પરોહિયાને સાકરને છૂટ પાડે કે તું દીકરાનું નામો દીકરાનો જો પણ આકર કે કંઈ દીકિયે નામો તો ચાડ દીપ્યા કર્યા પણ આકર જૂઠ કીલી દૂધ કીધું એનો બાદ દૂધ કરાવી દીધો પ્રગતિ નાનો હલો કે મપા આજ આકર થી પતી તો એના બાજે જે દીકરા આકર તો સમાસમાં ફિટા ઈકે થી કે કેરે અમારે તો હું કામ નથી આ પાત્રો પા નામો એક આકરને મંડર કરી અને આકરને બી પાઈ થોડા દિવસમાં વાત કે જો ને ના પાયા તો હાજુ હસી આજતા હસ્તામાં કોટલી ઘરવટના સતી પર કમાજ કે ભૂત્યો નિયો તો તેના માટે નરના સુધી અમારી ભગવાન કરે એક જોતો ભગવાન ઉપર <Es> આપણે <poor racento> <elegio> <zade in> <tata recato playshalf>